હારા હોય કુશ નીચે તો નિષ્ફોજ થઈ ગઢ હોય કહ્યું સમજ પડે નહિ અને બઉ સારી પ્રજા બઉ કળ બહુ ઊંચું પણ લોકો બહુ તપ કર્યું કયું ઓછું તપ કર્યું છે અને તપ કર્યું એમનું કઈ એમના ધોર જતા ભોગવ્યા બધા શાંતિ ભોગવાય ને એ આખો દાડો ઉપવા સંતોષ જેવો તો પછી ક્યાંય સરસ રહી ને સરસ નથી સંતોષ રાખ્યો ના રે તો એક પ્રકાર નું જ્ઞાન અમુક જ્ઞાન સુધી આવે માણસો રાખી અમુક અનુભવી માણસો રાખ્યો ના રે એટલે દાદા જેનામાં આ સહજ સંતોષ આવ્યો એનું ડેવલપમેન્ટ વધારે હોય ડેવલપમેન્ટ સંતોષજી એમને જો એને નમસ્કાર કરી આ કામાં સંતોષી રહેલો સરસ સંતોષ કે надаયે સંતોષ જે છે એ ડેવલપમેન્ટ છે એક એક એને લીધી આવ સહજ તેની રીતે આવતો હશે આને કવતરો તાર કરેલો કારણ કરે આમાં સુખનતિ આમાં સુખનતિ ઊતખોળ કરે છે જી એને સંતોષ દે કેમ એને તાર કહે છે કારણ છે ઈવરું સુખની એમ પર ગયો એ સુખ સંતોષ આજે જગત બંધ્યું છે તેનું શું આટલા બધા સંતો થયા તો આ જગત આટલું બધું બંધ્યું છે તેનું કારણ શું સાંજ જયારે બરાબર 50 હિન્દુસ્તાન વાતો પછી ખોલી ખોલી થઈ જાય છે ગાડી પચીઓ ગાડી છોડતા નથી કોઈ ગાડી વાળા ગાડી છોડી મઠો વાળા મઠ છોડતા નથી નરગતિ ને જવાને વિચારી છે તેનું આપી રહ્યા અહી થી સીધા નરગતિ બધું પબ્લિક નો પોતે जगत साइन्सठा एकत्र कर एकत्र साइन्या पेट में जाए सारा मनसो न मगज फरिया એ સારા ઘર જેને કોને કેવા એના મગજ ફરી ગયા છે આપડે ઓળખા નઈ સંતો એક વાતી લગ્ન આવતો સંત ની પરીક્ષા કઈ બીજો પ્રશ્ન સમજી શકીએ કે આ સંત ના શબ્દો સાંભળવા જે વાત છે એક તો લાગવું જોઈએ આપણને જે સાંભળવાથી આપણું આપણને અંદર સંતોષ થાય મન બુદ્ધિ અંતોષ સંતોષ થાય એવી વાણી હોય એનામાં નિષ્ફળતા હોય છે પછી લક્ષ્મી અને સ્ત્રી કામી ના હોવો જોઈએ સ્ત્રી અને કામી ના તો એ સંત કેવાય અહંકાર હોય તેનો વાંધો નઈ કારણ સંત અહંકાર હોય છે પણ બીજું ના હોય ના હોય જ્ઞાની થઈ ગયો સંત લક્ષણ વાળા હોવા લક્ષણ લોકો છે લાલ તું કે મારા છોકરા પરીક્ષા છોકરા નોકરી મળતી નથી લાલતુ છે એટલે ધૂતારા રીતે આ ધંધો નથી કર્યો તો પણ એ તો હજારો વર્ષ થી ચાલતું છે હજારો વર્ષ આમ ચાલ્યું છે આજ કઈ નવું નથી લોકો નું સમારતું પણ અત્યારે સારા નું નિશાન ખરાબ થઈ જાય જગતગુરુ થયું બધા તે કચે કોમવા ને આવે બરોબર શું થાય છે મહાત્મા બધા એની પાસે પાડી છે જગતગુરુ બધા આવે જગતગુરુ બધા બધા કાપલો બે પાંચ હજાર ભેગા કર્યા છેલાયક થઈ ગયા આમ થઇ ગયા તેમ થઈ ગયા પૈસા આપતા નથી એટલે સાહેબ તમારે જેટલી ગાળો દે એટલી દો આવો જય સચિરા આવો નહી આવો આવો આ બાજુ આવો નો કહો ને. તૈયારીઓ તો આ સમજદાર માણસો કેમ સમજદાર ત્યાં બુદ્ધિશાળી તો છે બધા ભણેલા છે ગણેલા છે સમજતા કેમ નથી સમજતો એટલે એ વાત નક્કી થઈ મારું કેવા આવી સમજાય ના ભાઈ અને ટિકિટ એવું જોવાનું છું કઈ આગળ જઈને એમનું રિઝર્વેશન કેવા ત્યાં જવાનું ચાલે કયું સ્વા બધું એકત્ર થાય છે આ બધું એકત્ર જે થાય છે ધર્મ એક થાય છે બધા કે છે એકત્ર થઈ જાય એવું જે કે છે બધી જુદું પરોટું છે વાત તો ચોક્કસ છે બધા ને એક કરો ને ગાયો બધી કરી નાખે બધા બે ધર્મ કે વેદાંત ધર્મ ને જૈન ધર્મ બે એક થઈ જાય છે બીજા નઈ બીજા ને હિન્દુસ્તાન માં એક ધર્મ સ્થાપન થશે અને પછી ધીમે ધીમે કોણ પાડે છે અહંકારીઓ છૂટા પાડે છે અને જ્ઞાનીઓ એક કરે જ્ઞાની એક કરે છે લાખ જ્ઞાની હોય તો એક જ અભિપ્રાય હોય એક લાખ જ્ઞાની હોય પણ બધા જોવા જાય એનો અભિપ્રાય એક જ આવે અને એક જ અજ્ઞાની હોય તો નરકેજા નીકાવવા ના નર્ક હોય છે શુંક નું જે પૂજાવું એનો ફળ નરક આવે પૂજાવ સાહે કુદરત નગર ન્યાય છે અન્યાય છે તમારે કોક્ષ એટલું જ જોઈએ તમારે તમારે થઈ ગયો ના થઈ ગયો કે નહી થયો મુક્તિ વર્તે છે ના વર્તે છે દાદા દુઃખી એના માટે દાદા મે હા દે ચોપડી એ બોલે કે મુક્તિ થઈ ગઈ માલાન બોલે વાળી પુસ્તક પણ એમના અનુભવની વાણીમાં ઘરે મુક્તિ પ્રાણ દેખાય છે મોક્ષ ની દ્રષ્ટિ આ ડિસ્ચાર્જ જ કેવાય ને અને તેત્રી થાવ પાંચ થાવ દસ થાવી પોતાના ખર્ચે કરી રહ્યા છે પણ એ તો એ દાદા જયારે વાંચીયે અને એ પોતે અહિયાં ગાય એમાં જે ભાવ એમાં લોકોને બઉ લાભકારી થઈ પડે છે મનન થઈ ગયો હતો શું થઈ ગયો શું અમને ખબર છે વકીલાત કરતો પણ શું થઈ ગયા એને ખબર છે પણ દાદા એ બધા કરતા આગળ શબ્દ છે આ શું કૃપા દાદા તમાર વકીરાત કરતા બસ થઈ ગયું છે આ તો આ ક્યાં વાત થાય રંગ પણ લાગવા મળ્યો એક બે જ આવેલા એના સંઘ રંગ પણ લાગે છે જો બોલા આયા ને બધા જનર ઘણા લોકો જ્ઞાન લઈ ગયા બહાર ગમ તો કાલ સવારે લેમડો જઈ પમો મતલબ દુખી ના આયો હા બસ દુખી કશે ભલે આયા નહી કેરેવું રેતા કેરેવું રેતા આઈ નઈ થયા નથી આમ તો આર્કીક શું કે છે આત્મ સ્વરૂપ થઈ ચુકવાનું છે કયું એ તો હા જો પોતે જે છે એ થવું તે અઘરું કે પોતે નથી તે થવું તે અઘરું છે હમૃતભાઈ બરોબર પોતે જે છે એ થવું તે હેલું કે પોતે નથી તે થવું તે હેલું અને હું ગયો ના હોય આ તો તું શું પણ લખે જોઈએ જ્ઞાની પુરુષ તે નહી હોવાથી બધું જગત લખ્યું અને જ્ઞાની મુક્ત હોવા જોઈએ શું કરું અને સેન્ટ બુદ્ધિ ના હોય છે શાંત પણ બુદ્ધિ હોય તો જ્ઞાની જ ના કહેવાય શું એટલે મૂળ વસ્તુ કિંમત નથી સારા આત્મસંત કિંમત નથી જ્ઞાની મળવા દે બે બીજી કશું તમને વાત લાગી મારી માં હાથ માં કશું નથી ગયું બેગમાં બેગમાં અગાહ ની જેમાં કઈ નથી ને બધું ભાલી મનમન મનમાં મનમ મનમાં ધર્મ મોટો સમજ્યા નથી જગત આ તો બધું હા પ્રકૃતિ મેં આખા જગત ને ટોપ લખ્યું છે ટીઓ એ ખુલાસે માંગવાળો કોઈ આવે તિર નઈ જાગ્રત થાય કહું पहला जो करू त्री चालीस वर्ष सुधी ए हज चालू रहे जहां जवा अगर दादा कहते आघात जवा हजु वे वाले मन खाई है कारण दादा मारे कारण है मारे कारण है कारण के कृपा देव कामीन छु સોધી ને આપડે આપડે આપડું વિજ્ઞાન એવું છે ખુલાસો માગતું નથી પોતે જાય પણ હા આ સાહેબ કેટલું ફર્યા છે તે દબાય કરે છે એ લાગે ભાઈ દેજો જવાબ ને આપડે તો ચમત્કાર વાતો જ નથી અને ચમત્કાર ગણાતો લોકો એને ચમત્કાર ગણાતો નથી આપડે તો રૂબરૂ છે તે તમારા ત્યાં ભણેલા મહાત્મા ચમત્કાર ની ભાષા હું ચાલુ રાખી ને તો હિન્દુસ્તાન ના ભાવ લાભ ઉઠાવશે તો અમારું એ નામકરણ છે આમ હાથ આવ્યું ને એનું કલ્યાણ થઈ જાય હા થતા એવો દસ મળે શું કરતા પણ નથી કાલે હાથે એકદમ માતા તમારે આ કેવું પડે શું કે દેખાડે આ કેવું પડે બધું શું નથી બનતું આ અમેરિકામાં તો બધે છે છોકરો આપણને લેવા આવેલો આપડે ગયા અને તમે જે કઈ વિધિ કરી શું કર્યું મને ખબર નથી પણ એ હોવો મળ્યો અને એને આનંદ થવા લાગ્યો એ હવે આને ચમત્કાર કેવાય કે નહી નથી તે માણસ મને કે તમારો ભયંકર ચમત્કાર કહેવું ચમત્કાર નથી હજુ ચમત્કાર નામ આપશો તો લોકો ને જોઈએ છે લોકોને લાભ ઉઠાવવાનું સાધન રહેશે ભાવનાઓ સદભાવના હો તો સદભાવના યશ નામકરણ બધા અને દુર્ભાવના કરી હોય તો અબજ નામકરણ કરે એટલે તમે કામ કરો તો એ અબજસ મળે એવું બધા નહિ બનતા અને બધા ને એજ આમ કરવું છે પણ એ લોકો ને આમ જ પડે ને ચમત્કાર ઘણું નામ કેવાય કે ચમત્કાર થાય છે બધાને કહું કે કાગળની કરે કરીએ કાગળ અને અને પછી સ્ટવ પર મૂકી શું થાય ને તો આ દેખા હું બધિયા કરી વિજ્ઞાન છે વિજ્ઞાન નઈ જાણવાથી લોકો પાસે ને મેંકાર દેખાડવાનો બધો તેતો હતો કે મંત્ર ભજાવ ચરણવિધિ કરીએ છીએ ત્યારે તમે કઈક હોટ તો હલાવતા રહ્યો હતો શું બોલતા હોય છે ખબર નથી પણ અમને એમ લાગે તમારું કલ્યાણ થઈ રહ્યું બઉ મોટા મોટા ગજબ ચમત્કાર થયા ગયા રાષ્ટ્ર માં ના હોય થયા છે પણ તે ચમત્કાર નથી એ ચમત્કાર પછી લોકો ચમત્કાર તો કોણ કોઈ ચમત્કાર ની વ્યાખ્યા એવી હોવી જોઈએ એક માસ ચમત્કાર કરે બીજો કોઈ પણ માસ કરી શકે નહીં હા આટલી બધી પરિવાર છે તો પણ પૈસા લુટી લેવા તમે શું છે તમે કઈ કરો તો ખબર પડે ને લોકો આવે કે તમને આ બેવાની જગ્યા નહી જ નથી હું તો જે સુખ હું ભાગો છું પેલા અત્યારે પચી ત્રીસ હજાર પાગ્યા પાંચ પચાસ હાજર માણસો પણ બીજા લાખ પાંચ લાખ પામશે એવું મને ખાતરી છે મારી આજ્ઞા જો પાડું છું અને જો તને ચિંતા થાય બે લાખ દાવા મળે પછી ગેરંટી થઈ પણ દાદા એક વાત તો બની કે તમે જ્યોતિષ ખોટું પાડ્યું છે એ એ ગણિત છે આ બધું જગત આગળ ગણિત ના આધાર ચાલી રહ્યું છે બધું બરોબર નથી વાત એ મારી આખી ધન્મત્રી છે ને બધા ભલે માને હું નથી માનતો દેશીઓ માને મારે ધન્મત્રી હું ક્યાંક ના માનવા તો એવું ના કેતો નથી રફ માન્યા આવતા હોય રફ આધાર છે શું છે જો રફ માન્યા હતા રત માન્ય તો આપડી ગઈ ગમે પણ દાદા આપણી પાસે આવ્યા પછી માણસ જે સંસાર ની દ્રષ્ટિ હોય છે તેની તરત જે આત્મદ્રષ્ટિ થઈ જાય છે એના માટે અક્રમ વિજ્ઞાન ને અક્રમ વિજ્ઞાન એટલે પુષ્ટો વિજ્ઞાન ભગવાન છે ભગવાન બોલાય નઈ બોલો લોકો બોલાય નહિ ફક્ત ભગવાન નું વર્ત કરે આ નિરાંતર નિરાકુશા નિરાકુશા નહી જો ને અમને બેઠક મટી ને ક્યાં રાગે ને બધાના સભા કરતા મટી ગયા લોકો સંસાર થી ચોખો બધા ખરાબ થાય કારણ કે અહંકાર કરી બધું બગાડે કોણ બગાડે અહંકાર બગાડે અહંકાર સંસાર બગાડ્યો સુખે ભોગવતો નથી અહંકાર ભગવાન ની માન્યતા આપણે રોંગ માન્યતા ઉડાડી દીધી ભગવાન ની માન્યતા હા જ્ઞાન યોગેશ્વર નો ધર્મ જોઈએ કેવો જોઈએ શું કઈ પૂછ્યું છે આપને વિજ્ઞાન વિજ્ઞાન ત્યાંથી બેબી ને અહિયાં લાવી હતી ને ઇન્ડિયા અને બારે બળાપો એટલો બધો છે સહન ના થાય એવો બળાબર ધર્મ વિકલ્પી ધર્મ સાયકોલોજી સત્ય બોલે બોલાય કઈ બોલવું આપડા હાથમાં આ વર્લ્ડ માં કોઈ એવો માણસ નથી હોય ને તીજ વાગી હાસુદેવ નારાયણ જેવું ભગવાન પણ પાણી પાણી વગર ગયા અને આ લોકો કે છે ચમત્કાર ચમત્કાર કૃષ્ણ ભગવાન કરે મારી બરું વાગ્યું બરુ કેટલી પીડા થતી ભગવાન અમે તમારા શિષ્યો તમારી જોડે ભર્યા કરીએ છીએ તમારી સેવા કરીએ અને આ બે જ ને બારી ને લુ કરો હું ક જીવનદાન આપવા નથી આવ્યો મોક્ષ દાન આપવા આવ્યો શું કે છે આશાઓ રાખો મહાવીર ભગવાન ના શિષ્ય વિદ્યા ભગવાન સૂર્યનારાયણ નું એ કરી અરે શીખ્યો એ શું કયું અને પછી ભગવાન ઉપર એને પોચ ગઈ પડી કે બનનાર છે તે બનવાનું છે બનનાર છે તે ફરવાનું નથી ફરનાર છે તે બનવાનું નથી એવી એવી માન્યતા બંધાઈ ગઈ ભગવાન પાસે જઈ અને ભગવાને જતા હતા ભગવાને બે વિહાર કરતા ભગવાન ને પેલા કહ્યું કે ભગવાન આ તલ નું છે એમાં કેટલા દાણા થસે ગયા છે દાણા થઈ રહ્યા ને જીભવું દેખાય સાત લાડા ને પછી પેલા લખમાં રાખ્યું પણ ત્યાં શું થયું છોડવાનું રાહત પડતો હતો ને ત્યાં છોડવા પડી રહ્યો અને પછી ગાય તો અત્યારે જતી રહી ને તે ગાયનો એના મૂલ્યા પાછા અમુકડા ગોશાળે પૂછ્યું કે સાહેબ કેતા હતા પેલા તલમાં થતા દોડા થવાનું એ તો મેં થોડો મેં દીધો હતો કે ચીર થયા દેખાયો કે જો પેલો છોડવો છે ને તાર પછી ગયા ગાય આવીને પીર તેમાં એડવું નથી બનનાર છે ફરવાનું નથી ફરનાર છે બનવાનું નથી એ હા ઊંધું જ્ઞાન શું હોય આ લોકો હજી એવું કે વાક્ય બીજે નઈ કેમ એમ ના બનવાનું છે બનવાનું છે શું તમને કેમ લાગે બંગાળ છે બંગાળ જ્ઞાન છે પછી ખોટી છે દુરુપયોગ થયો ચાલો ગાડીઓ ચલાવો અને સાવચતા પૂર્વક ચલાવો કેવું અને તેમ છતાં અથડાય તો વ્યવસ્થિત શું કે પૂર્વક અથડાય તો વ્યવસ્થિત નથી વ્યવસ્થિત દુરુપયોગ કહે એટલે પેલો પેલો દુરુપયોગ કર્યો બધો એટલે ભગવાન હું છું ને એ તીર્થંકર ઝઘડા કરે નઈ ભગવાન ગોસાળો કરોટી છે એવું કેવું પડે અને આપડા ચેઠિયાઓ શું છે તો એવું પડે છે અને ધોથી મોકલી નાખ કે સાહેબ ગોસાળો આવું પડતો ખોટી વાત છે પછી પાછા એની વાત ના ભગવાન ખોટી વાત છે એટલે પછી બહુ એટલે ભાઈ તેજ રસિયા છોડી ને જે સૂર્ય પાસે તેજ રશિયા પ્રાપ્ત કરી હતી એ તેજ રસિયા ભગવાન તો બળી જાય નહિ ચરમચારી કેવા ચરે કપાય નહીં બળે નહિ પણ છ મહિના સુધી લોહી ભગવાન ભગવાને કે રાખે આ કેવું બસ તમે રેડી કરી લો બીજા ને જે જ મેડતું એમાં કરેડા ઉપર છે તે લોડિયા નહીં